કેવી રીતે કરું પ્રયત્ન તો કરું છું શાંત રાખવાનું ના કરી શકું પ્રયત્ન થતું જ નથી કેટલા બધા બંધન છે ભગવાન છૂટ્યા હતા કે નહીં ખાતરી છે શાસ્ત્ર માં કહ્યું છે શું શીખ્યા પછી કશું શીખવું ના પડે પોતાના આત્મા વિશે નું આત્મા વિશે નું શીખ્યો આત્મા આવી લીધો એટલે બધા બાકી રહ્યું બરાબર અને આત્મા ના જાળ્યું તો આત્મા જાણેલું એના લક્ષણ થી ખબર પડે એના હાવભાવ પરથી વર્તન પરથી તેની વાણી પરથી એના હાવભા પરથી વર્તન પરથી વાણી પરથી નથી એમની પાસે મેં એમની પાસે જોયા નથી ક્રોધમાન માયા લો તો હવે કરીએ તારે ખબર પડે ને બધું ગાડું દેખાય તર્યું પછી બીજું સુશાધન થાય છે આ બધા ત્યાગીઓ ત્યાગી છે જેને કોઈ જ પ્રકારની ઈચ્છા હોય ત્યાગી કેવાય જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા ના હોય એ ત્યાગી કેવાય અને પોતાની પાસે જે કઈ હોય એ આપે બીજા મમતા ત્યાગ પૂરો થઈ જાય નીકળી જાય એટલે સંપૂર્ણ ત્યાગી થયા કેવાય તો અહંકાર ને મમતા સારામાં રહી છે તમારા માં નહીં ત્યાગે છે જોવામાં ક્યાંથી આવ્યા ત્યાં જોયા બધાં મમતા વગર નો કોઈ માસ હોય જ નહિ સાધુ એ અહંકાર મમતા વગર હોય નહિ આ બધે તેમાં મમતા પહેલા ખેંચી લેતો તે મમતા નથી ને તારે એવું ખરું છે મમતા કઈ નથી અહંકાર મમતા દેવું અહંકાર મમતા